लील प्रदूषण लीलोतरी नही खाने प्रदूषण लीलोतरी नही खाते लीलोतरी लीलातरी आवरम जा लीलोतरी लीलोतरी पर जीव बेसे कोई थे ना सूक्ष्म जीवाज बे અને પેટમાં જાય રોગ થાય એટલા માટે ભગવાન ના પડી જીવાત ની ભગવાન નથી પડેલી હવે આવું આ લોકો ક્યાં તો ઊંધું ક્યાં તો ભગવાન આપડે શું છે કે આવું આવું ઊંધું આમ ગયા કેવાની કહી દી બધી પી ગયા પેલા ની કઈ દીએ ચોપડ્યા કરે મોટા મોટી હિંસા હો તો ભગવાને કઈ કે અમે આ માણસે ગાય ને મારી નાખી તેને હિંસા અમને કેતા આ માણસે ગાય ને મારવાનો ભાવ કર્યો માટે ગાય મારી તો નથી ના માર્યું નથી પણ ભાવ કર્યો ને ગાય મારવી જોઈએ ભગવાન પેલું તો વ્યવસ્થિત મારે છે પેલો અહંકાર કરે છે મેં મારી એવું ફર જીવો એમાં ઉત્પન્ન ના થાય એક વખત ગયા પછી ગરમ કર્યા પછી હા ગરમ કર્યા પછી આખામાં એક જ દિવસ પાણી ગરમ કર્યું હોય ત્યાર પછી એક દિવસ સુધી એમાં જીવ થાય નહીં એક દિવસ પછી થાય ગરમ ગરવામાં કેટલા પાણી જીવ માર્યા અસંખ્ય અસંખ્ય અસંખ્ય મળ્યા હોય ને એમાં જીવ દેખાતા નથી પણ એ એ પાણી છે ને એ જલકા છે શું છે બોલો તારે જીવ ક્યાં બેઠો આ તો શરીર દેખાય છે તો બધા શરીર બધા શરીર ભેગા કરેલું પાણી જો આપડે નાય છે ધમ ધાર નાય છે આવું બહુ ચોરી નાવા દો એવું સમજો લોકો કે જીવ જીવ બચાવવાનું ના પાડી એવું એવું નથી ભગવાન બહુ ડાયા હતા ભગવાન જાણ્યું કે નાવા દોવાથી જીવ મરે ત્યારે કશું સાર નથી પણ જો આત્મા હિતકારી થયું પતું નવા દોવા ને છૂટ્યા પુકસાનકારક છે નાવા દોવાનું શું કે આત્મા નુકસાનકારક છે આ નવડાવે નવડાવે તારે શું થાય નાય તારે સતેજ થઇ જાય શું થાય ઇન્દ્રિયો બધી બધી પાંચે પાંચ ઇન્દ્રિયો સતેજ થાય ચામડી ભામડી બધું સતેજ થઈ જાય એટલે બંધ રાખે જો ને દાતણ બાતન કારી કરાવતા ને જીભ ચોખ્ખી થાય તો ભજી હતી એટલે બધું જાત જાત સમજણ બધી સમજાણું વાત હાથમાં આવું તેવું ખાતો જ નથી વાત સમજ હાથમાં શું ખાય આત્મા કઈ ખાતો જ ન હોય ને દાદા કઈ ખાતો છે બધે પૂછ્યા લીલો લીલોત્રી જીવાત બે છે જીવાત શેરીમાં જ નુકસાન કરે છે નુકસાન કરે છે નુકસાન થાય એટલે ગરમ થાય નઈ અને દોસ્ત બેસે પાસે જીવાત ના દોસ્તો બેસે નુકસાન થાય ને તો દેહ જોઈએ આપણે આપણા સ્વરૂપ માં રહીએ ને કામ કાઢી નાખીએ સામાયિક આખો આખું પ્રદુષણ છે સામાયિક માં રહ્યો ને કામ કાઢી નાખે આવું અવસર નથી ને લોકો ના બોલા લોકો જાણે બોલાવાની હેરાન ના કરે એ વિજ્ઞાન આપડે જુદી જાતનું અહીંયા આગળ એ વિજ્ઞાન માં તો શું લેવા દેવા નથી તો લીલો ખાતું હોય તોય વાંધો નથી ના ખાતું હોય તો વાંધો ના ખાય તો આપણને તો હિતકારી ના ખાય તો હિતકારી ફાઇલ નંબર વન ને હિતકારી જ્ઞાનીકૃષ્ણ આજ્ઞાપૂર્વક કરવું હોય તો કરી લેવાય વખત ફરી ફરી ના મળે અહિયાં બે દિવસ રાખવાના છીએ આપડે એક ગૂંઠાણું સામાયિક બીજું ગુંઠાણું નહીં ત્રીજું ગુંઠાણું સામાયિક ચોથું નહીં એવી રીતે કરવું હોય રીતે કરે જેવું અનુકૂળ આવે જો આખો દિયત કરવો આખો દિયત કરે આપડે ધંધા નું સરસ હોય પછી છે તે આપણું આપણું ઉપયોગ માં રહેવું જોઈએ કચરો બધો બહિ જાય હાલ થાય તો તે એકાદ અપવાસ હોય તો વધારે અપવાસ હોય જાય દૂધ ઉપયોગ કેવાય દૂધ ઉપયોગ કેવાય પોણો કલાક અડધો કલાક બેસીડીમાં પૈસા નું દેવું હોત નથી રાખજે શું દેવું હોય પૈસા નઈ તમે શું કહે છે પચાસ પચાસ આપીને નિકાલ કરી દે ખુશ છો ને હા ખુશ થઈ ગયું થયું દેવું પૈસા નું નથી રાઘે દેવું શું કેવું જ્યાં જ્યાં તમે દેશ કે એ રાખદેશ તમારે પાસા બનશે